ए, आवो, आवो, मारा वार्ता वार्ता अरे भाई। आजे तो सा धर्मादित्ये ना देवी चे। आदित्य भाई ओ, हो हो, हो, हो। आवो, आवो, मारा आटूरिया આજે હું તમને બધાને રતિલાલ નાયકની વાર્તા ફરીને કહેવાનો છું અને વાર્તાનું નામ છે વાવે તેવું લે અને પામે એક નગરમાં ચાર ચોર રહેતા હતા એક બે ત્રણ અને ચાર તેમને ખેતર પાદર હતા પણ મહેનત કરવા મન થતું નહીં હો તેઓ ખેતી કરતા નહીં ચોરી કરીને કુટુંબ પર જઈને બેઠા અહી જાડીને લઈ ને સારું એવું એકાંત કોઈ નહોતું એક ચોર બોલો આજે આપણને ખૂબ માલ મળ્યો છે બે ચોર નગર બજાર તરફ ગયા રસ્તે જતા એ બે જણના મનમાં વળી વિચાર થયો આપણે ચોરી કરતા માથે ધોળા આવ્યા પણ તાલે વન થયા નહી પૈસાદાર ન થયા આજે મળેલો માલ ચાર ભાગે વહેવાથી બોલો અને તે લઈને તેઓ પાછા વળીને જાડી તરફ આવ્યા વગડામાં એકલા રહેલા બાકીના બે ચોરો હતા ને એ બે ચોરોના મનમાં વળી એવો વિચાર આવ્યો બજાર માંથી મીઠાઈ લઈ ને પેલા બે ચોર પાછા ફર્યા કે લાગ જોઈ ને આ બે જણા પછી ખુશ થઈ ને તેમને ઝેર વાળી મીઠાઈ ખાધી પરિણામે ચોર ના મરદા ને મગર કાગડા કૂતરા અને ગીજડા ખાધા તો ભાઈ આ જેવું કરીએ એવું ભોગવવું પડે જુઓ આવી હતી આ ચોરોની વાર્તા तमें आवारता वर्ता सा मजा पड़ी ने चलो आज आती तमने बदाने एक सरस मज़ानी केवानो मजाता कहवा